ના બઉ ખરાબ વિચારો સાચી આવું વિચાર થઈ ગયો કોઈ ખેતર હોય નઈ બનતા વેચી કરાતા હતા મારે હજાર ઉતાર પાસ મને બોલાવ્યો છે ભાવના કરું જોઈએ દાદા એ ખરીદાથે દગડા કાલે દોર મારે બરાબર